ना के अपने एक एव अरे जैसे तो शुभ इतना बदा धर्म जरूरत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 બધા ધર્મો સરખા ના હોય થઈ શકે સ્ટેન્ડર્ડમાં બધા સરખા ના હોય ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડ બધા અમસુદા જુદા હોય ડેવલપિંગ સ્ટેટ છે એનો સાચ હોય તો અમેરિકા હોય ને તો આવડો મોટો ફૂટબોલ રમતો હોય જોબ પરથી આવીને અને આપણે કહીએ પથ્થરા એ તો રમાતું જ કે અહીના લોકોને તો એક ડુંગર હોય ને તેના આમ આમ એક આમ એક પથ્થરમાં આગળ ગયેલો આટલો લાબો આઠ ફૂટ તો આ લોકો ફોટા લે પછી પછી ફોટા લે અને આપણા લોકોની પર તૂટી પડે એવું આ કઈક નવું દેખ તૂટી પડે આ ફૂદામાંથી આ ફૂદામાં નજીક ના થાય એમાં થયેલા છે અને આ ભાઈ કરે આખો દર હોળી હોળી કરે ચાક કરે એમ પાછો તમારી દ્વારા છે બેંકમાં લાખ છે પણ દોઢેક લાખ થાય સારું બસ આ નતી વખતે મનમાં એમ રે કે આ બેંક માં છે પૈસા માંથી આપડે પૈસા લોભમાં ક્રોધ માન માયા લોભ એમાં જ હોય નહિ તો માનમાં હોય ક્રોધમાં ના હોય ને તો મારા નામની પુણ્ય બંધાય છે પુણ્ય બંધારણ બહુ પાછું મળે શું સારા કામ માટે ખર્ચા તો પૈસા મળે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 મારે ડિસેમ્બર માં ઇન્ડિયા જવું છે દે દાદા પર તો આવે દાદા ઉપર તો સપ્ટેમ્બર માં જઈશું ભલે ભલે આવતા આવતી રામે પરબુજી પરસેટોએ મેઈ દાદા ને કો આશીર્વાદ આપવાની સાથે જવું જોઈએ બિગ્યા વરસ રાજોસ્ની સાથે જવાનું હસબન્ડ સાથે જવાનું કે નહીં તો કે જો તો દાદા આશીર્વાદ આપતો ગાની ફીરે બેબે ઓકે ઓ કરીએ જે શ્રાદ્ધા બીજી શ્રદ્ધા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 કે ભાઈ બાપનું નામ કહો કે તાર બાપના નામ પર આટલું હરા ધરાવવું પડશે આટલા જમાવ્યા પડશે આટલું ચોરસી કરવી પડશે બ્રાહ્મણ નહીં ચોરસી એટલે પેલા ભડક પહેર ને એટલે પછી પેલો કરે એવું ના કરતો તો પાડોશીઓ કે કારણ કે પાડોશી જો આપણે જમવાનું છે આપણે સુધી છોડીએ હે કે ભાઈ આ તો બધું કરવું પડે ના ચાલે બાપની પાસે હરા ધરાવું પડે પડી શકે આ શોધખોળ કરનારા શું હિસાબ કે એ એને જેને કર્યું એનું ફળ તો એને પોતાને મળવાનું બાપાને મળવાનું નહીં પણ બાપાને શું મળે એના બાપનું એમને કર્યું હતું તે મળે એના ફાધર પાસે એમને કર્યું હતું મળે ઓને એની ફાધર ઓને મળે એમ કરતો કહ્યું બધાને પુણ્ય મળે એવી શોધખોળ કરી લઈ કે આ ખરેખર ફેક્ટ વસ્તુ ને પહોંચતું તારું જો પહોંચાડવા માટે કરવું હોય તો પહોંચતું નથી અને ત્યાં પૂન કર્યું હોય તો ફોન એવું આપે કે એના તો અમારા બાપા ને તો ધરવા જ લઈ જા અલગ ધોરણ એ આપડા ઇન્ડિયા નો ફોન સાઇન્ટિસ્ટ પૂછ્યા આપે મેડ લોકો ચાંદી નું મૂકે બધું પાછું બાપા ને આ ભાવથી ભાવથી ભ્રમણ થાય નિરાંત્રમણ जरूर पुराण मीमांसा लखनऊ एम के भाई के कर्मकांड मीमान लख्यू બાપા ને ઓખાણ ના રહ્યું જયારે બિલકુલ ઓખાણ ખરાશ થઇ જાય ત્યારે અહી જાય વિચાર બધો તુખતે થઈ જાય એ પણ નવો હિસાબાંત બાપુષ બાપા ના મૂકી છે એ તો કોઈ ને કોઈ રીતે પાછળ પૂછે છે द्वेश गुस्सा आया करें तो थे आत्मा पोचे कई ने कई रूप देह तो धारण करने આ તમને નુકસાન કરે જેટલો દ્વેષ તમને થાય એટલું જ તમને દુઃખ થાય બાકી એને કઈ શું પહોંચે એ દુઃખ કરે તો એને દુઃખ થાય શું કહ્યું મહાવીર ભગવાન મહાવીર ભગવાન દેખાવડા બહુ દેખાડ્યા અત્યંત દેખાડાય એવો કોઈ માણસ ના હોય આખી દુનિયામાં બ્રહ્માંડમાં કારણ કે તો શિવશંકર કહેવાય શું કહ્યું બહુ દેખાવડા હોય એ અત્યંત દેખાડ્યા હતા લોકો એને પ્રિય હોવું એમ કરો ઉઠાવી લેવાની પ્રયત્ન કરે શું કરે પછી એ પોતે વિતરા ને એ લોકો ગમે આવડાવ કરે તેથી કઈ એમને અસર નથી તો એમને એ છુટકારો જ ના થાય તમે જો ચોક્કસ હો તમે તો કોઈ નથી સમય મેળવા હોય તો જ નથી આ દુનિયામાં કોઈ પણ માણસ તમને ડખોડખલ કરી શકે એમ છે નહીં તમે તો આ રેગ્યુલર કોર્સમાં હોય તમને કોઈ નામ લીધા નથી પણ તમારી રેગ્યુલર છે તે માટે એની ગેરંટી આપું છું કોઈ ડખોદખલ કરી શકે એવું નથી આ દેખા કોઈ પણ જીવ અને ડખોદખલ કરે છે તો તેનો હિસાબ છે એટલું જ પૂરતો હોય એ હિસાબથી કઈ જાય ફરી નહીં કરે भाई पूछे कोई वस्तु भूत वस्तु भारें, देरे। भारें, प्रेत नहीं कोई जगह भूतलोकवलोक भूत व्यंतर देवल शु करे કે રાગદેશ વાળા છે એટલે જેને ના ફાવતું હોય તેને નુકસાન કરી નાખે ફાવતું હોય તેને આપી દે ને જન નહીંત્ર એ બધા લોકો વાત છે કેવી છે એને શરીર જ ના હોય આ ફૂલ બોડી હોય નઈ એટલે સુક્ષ્મ ને કારણ બોડી હોય आ खुर्द बढ़ी एने दंड थे कितुक वसना लचिन तो वाची तो आ जीव ग पड़ मरी गई गो हो तो ये वसना वालों जीव खरिया करें तो भूख बहु लगे आ देहना होना देह लिंगदेह जोड़े इतने भूख बहु लगे भूख लगे एट को शरीर में पैसी जो ओरखणवाय એના શરીરમાં બેસીને પછી ખાય આ પ્રેત બીજાના શરીરમાં પેસી ખાય ઊંઘ ખરો ઊંઘે કારણ કે આ શરીર નહીં અને લિંગ શરીર હોવાથી એને ઊંઘ ને ને બધું લાગે આ ફૂલ નથી પણ લિંગ શરીર છે એટલે કોઈ કોઈ બહિ હોય એના પેટમાં બેસી જાય પછી આગળ ખાય પીએ પેલી બને ખબર પડે કોઈ પેઠું સારું મારે ખાવું નથી તે ખાવું એને પોતાને ના ખાતી હોય અને એક ભાઈ તો હા ગુજરાતી એટલું જ મળેલી અંગ્રેજી નહીં મળેલી ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ બોલવા મારી એટલે સમજી ગયા તો એની પાસે કશી છે એટલે પ્રેત હતું ખબર ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ બોલતી ઇંગ્લિશ સમજે સમજે નહીં એક જણાવું થયેલું તે પછી મને મારી પાસે ધ્યાન દે દેલું ને અમારું થોડું ગામમાં જોવું પડે તો બાકી શું છે એને પૂછી અને કોણ છું એનું નામ હોવું દીધું બિચાર્યું છે શું આવી પછી અમે એક જગ્યાએ દહી દખાણ કરી ને ત્યાં આગળ અમારો છુટકાર થાય છુટકારો થાય એવું કરો એવું હોવ બોલે પ્રેત કેવાય અને ભૂત દેવલોખાય છે ગમે તેવું રૂપ લઈ આવે ગમે તેવું બળદ નું છુટકારો થાય તમે ખા ગયું છે તારે તમે યાદ કરવા આવે એ આત્મા નો ઉધાર રીતે થાય એ આત્મા નો તો એને મે એ રસ્તો ખોલતા જ ભાઈ તમે જેમ ખો છો નેજ્ઞાન તપ વાળા અજ્ઞાન તપ કરે ને હિરો, એની કઈ અસર થાય ખરી કેટલું પૈસા પડ્યા બાકી હીરા તમારે ખબર એવું આ બધા લોકો બહુ પાક આવે છે માટે આપણી સમજણ વિચાર કેમ કરું બધું ચોખ્ખા માણસ કોક હોય કોક તો ચોખ્ખા નું માનવું શું આપડા કપિલભાઈ કે છે हाँ भोगो ए कहीं पर ते दुख भोग भूलनु परिणाम है कई पुख भोगवो ये तुम सारा कृष्य में परिणाम है शू कई बहन ने सासू खराब मे अरे बेहन शू कह सासू खराब है बहन शू कह सासू खराब थे क्या એ બેન શું કે સાસુ ખરાબ થયું કે હું ખરાબ થયું કે સાસુ ખરાબ છે હવે ત્યાં સાસુ દુઃખ દેતા હોય તો એને વિચાર કરો જે બધાને આ હિસાબ મળે છે કે મને એકલી ને કે મારા જે કોઈક ને તારું તારો હિસાબ હશે ને ત્યાં ચૂકવવા માટે આવી છે માટે તારી ભૂલને લઈને ભોગવ તારી ભૂલ છે ને તેથી આપણને આ મળી આવ્યા આ સંજોગ બાજુ છે નહીં તો સંજોગ એવો બાજે કે આપણને તું રહ્યા ને આવું એવી હોય કે ભાઈને તો આચાર્ય આચર્યા બધા તારો હિસાબ ચૂકવે છે આ જે તમારે દુઃખ પડે છે ને એ લોકો તમારો હિસાબ ચૂકવે છે માટે શાંતિપૂર્વક એના નામનો પ્રત્યાઘાત પાડ્યા સિવાય એનો પડઘો પાડ્યા સિવાય શાંતિપૂર્વક સમજી લેવું તો એનો નિકાલ કરવાનો તમારો જ હિસાબ છે અત્યાર બે હજાર દોઢ લઈને તમે જતા હોય અને રસ્તામાં મળ્યો કે બંદૂક ધરી મેં જે હજાર આપી દો એટલે આપી દઈએ તો એની ભૂલ છે કે આપણી કાંઈ લોક શું કે એની ભૂલ વોર્ડ શું કે એની ભૂલ પોલીસ વાળું કે પકડાય તેની ભૂલ તર ભોગવે એની ભૂલ એક માણસ સીધો રસ્તે જાય છે અને રસ્તે આવીને એક મોટર સાઈકલ વાળા કોક ના પગડી ને પગ તોડી નાખ્યો ભૂલ કોઈ લોકો શું મોટર સાઈકલ વાળા ને ભૂલશે નહી પગ તો તૂટી ગયો ભૂલ તૂટ્યો એ નહી ભૂલ નઈ ગયો એનો ગયો ચેલો તો પકડાશે ગુનો ઠરશે ત્યાર પછી વાત આ તારો ગુનો તો આજ પકડાઈ ગયો એટલે ભોગવે એની ભૂલ ગયો કોણ તારી જ ભૂલ સમજાય આખો જ માણસ કોઈ મરી ગયો અને પછી કે છે એની ભૂલ એની મય એની ભૂલ તો એ તારે પણ તારું તો ગયો એટલે ભોગવે એની ભૂલ એટલું તો સમજી જાય ને ઠેર મોક્ષો જાય અને એક્ઝેક્ટ વાત છે આ कोई विश्वास उड़ी गये विश्वास आए शु करु आप खराब विचार कर પ્રતિકણ કરવા છે ને ખબર છે બેન क्या आपने खबर से अविश्वास कर જાણું પડશે કરાવી ન લઈ આવજો તેલ ને પાણી હોય છે કામ પણ કામ પણ બે ને સભા બદલી જાય દાદાજીમાં આ બીડા નો ચાહ મારો હોય ને આ તારો હોય પણ મને વાટી પડી ગઈ લીલા હું નહીં દેખાતો આ મારા ચામાંથી લીધા છે ને બીડા એટલે પણ શું થાય મારા મારા ખેતર માંથી બીડા લીધા શું થાય દુઃખ થાય પછી કોઈ આઈ પાછું કે તમને સમજે નહીં પડતી આ શું થાય અજ્ઞાન થી આપણે ખબર નથી કે મારું કયું મારું નહીં એટલે દુઃખ થાય છે જયારે જાણીએ છીએ ત્યારે દુઃખ નથી થતું એટલે બળી ગયા કોઈ કહે અને બીજો કોઈ આવે કે ના બધું બળી ગયો નું હવે આમાં કયું કોઈ હાથું કે ભલે ભાઈ તમે ચિંતા ના કરશો વાડામાં લાકડો તો તે થઈ જાય કેવું સમજણ ના પડે શું થાય આ લીંગડો મારા મો ત્યાં જિંદગી સુધી લડે લીમડા ની કિંમતતા લોકો જે તમારું લઈ જાય નઈ આત્મા જે એનું હતું તેથી લઈ જવું સારું હતું તમારું કોઈ ચીજ આથી તમારી લઈ શકે તે બીજાની ચીજુ ને એક્ઝેક્ટ બીજાની આ ગપ્પો મારવાનું નથી આ સમાચાર માટે નઈક બીજા છોડી દેવું પડે તે બીજા ને જતી વખત છોડી દેવાનું કઈ થાય છે પાર ઘણ સુખ છે ભરપટ પડે ની આ તો તમે આરોપ કરો તો શું આમાં આરોપ કરો ને આ જલેબી માં સુખ છે તો જુખ લાગેલી તો બીજો જોવું છે મન કરવા આત્મા નાખે તારે હાજર લાગે જલેબી સુખ હોય ને સુખ આત્માની અંદર સિવાય કોઈ વસ્તુમાં સુખ જ નથી આપડે આરોપ કરીએ એવું સરસ ઘર છે તો સારું લાગે એટલે એવું ખરાબ છે એવું ના આવે આટલું જ કરી ગયો નબળો હોવ તો અસર કરી જાય ના આવેલા આવેલા જોયે તમને ગયેલા જોયેલા નહીં બધા આપડે હાર્યા પછી એવું રમત રમવાની છે હું હાર્યો કે છું પતવા કોર્ટ પણ એટલે કેવા કોર્ટ છે આવે પાર આવે આ બુદ્ધિ થી હિસાબ કરી નહીં જડેવો આ બુદ્ધિ થી હિસાબ કાઢીએ કાઢ્યો બહુ સારું તમારા ધંધાકાર બળપાસ કરી એટલે જગતે જેમાં સુખ માન્યું છે જગતના લોકોએ જગત એમનું જે નોર્થ છે નોર્થ એ દક્ષિણ છે ખરી નોર્થ જાવીઓ વધારે એટલે એક્ઝેક્ટ નોર્થમાં નથી લખે નોર્થુ આપણે એટલે તમારો પ્રારૂ ભોગવવા જાય સુખો નથી પણ પ્રારૂ ભોગવો પણ સુખ દુઃખ વગર ભોગવો ને પ્રાર્થ તો ભોગવો સુખો ના થાય તમારા કર્યા તરફ દાદા ભગવાન હસીબ જ દાદા પિતા લીધું હોય તો ઘરમાં નાના છોકરા ને આપની નવકલ શીખવાડે છે કેમ ના શીખાય મા બાપ જોડે નવ કલમો શીખવાડે આ રહેશે મોટો થાય બધા થાય સારું શીખાયું તો સારું કે કેમ હું તારું પૂછવું પડ્યું પૂછ્યું તો હતો ને કોઈ જ્ઞાન ના મેળવ્યું હોય તો નવકલ્પ નવકલ્પ બધા દરેક બઉ શાંતિ રહે દાદાજી તોરન્ટોમાં હવે લગભગ નેવતીસો મહાત્મા હોવા છતાં સત્સંગ શરૂ થઈ શક્યો નથી તમારા આશીર્વાદ નિયમ સત્સંગ નિયમિત સત્સંગ મહાત્મા વધુ જાગૃતિ પ્રવૃત્તિ માં કાબેલ હોવાને કારણે બધા કે છે કે હવે બદલ્યું કે બદલ્યું અમે ઘણી બદલી કે બદલી એટલે કે આપણે એવું નથી કે બીજા છોકરો હાથે આપડે છોકરો હાથે ભરો મારા ધણી નો નમસ્કાર કરું છું બીજા નમસ્કાર કરાય ત્યાં ભાઈ આ બધાને નમસ્કાર કરાય પણ ધણીને પતિવ ભાવથી એટલે હૃદયથી હારથી લીધી અને આ ઉપલબ્ધ બધા અને આમાં સત્સંગ પ્રવૃત્તિ ચાલુ થાય સંપૂર્ણ સેવા સહકાર આપી શકાય તે આશીષ આપો જગત કલ્યાણ માં લીલ બરવાની ઈચ્છા છે કેટલા કલાક મને બઉ મળી છે પંદર વીસ પચીસ કલાક છે બોટા નહી બચો કલાક તો ફરું તો લોકો આવી નથી નાણા કાયમ છોડી ના થયેલા નિમિત્ત પતિ થાય પતિ પેલા પતિ હા પતિ થઈ ગયા પણ આ શું થાય તો જવાનું સમજણ હોય ને ફૂટા ફટાફૂટ થાય ફટાકડા ફૂટાકડા ફૂટે આપડે ફટાકડો મૂકી ના પતિપૂર્ણ સાથ સહકાર સાફ થાય થાય છે બધા મારી જોબ પર કામ કરતી એક ઇટાલિયન બેને તેની બે છોકરીઓ અત્યારના ખરાબ જવાના બગડે નહીં સારા પતિ સારા જવાબ ઈઘરે પ્રાપ્ત કરે એવા આશીર્વાદ માંગ્યા હતા તેના નામ લીના વિનાનું નામ છે લીના લીના લીના લીના લીના કટાળો બે જશે અને મોટા થશે બધું થઈ છે આમ કરો કેમ કરો છોકરા થાય થાય ને થાય પાસે ની કહે છે રાતે છતે ઉ રાતે હતે થોડા એમ નઈ ગણતા રાતે વધે જ વધે આમ તો મોટો હું જઉં છું ખેતીવાડી થાય ને ઉદાહરણ જવાનું તમને ધ્યાન આપીને ટકા કરી એટલે લાઈટ તમારું વચ્ચે એટલે તમે જ એને સોલ્વ કરી શકો પછી હું કઈ તમારી કાયમ કીધું કરી દેવું એટલે હું તમે બે તો કાયમ સમાધિ રહે ચાલો ધંધામાં ખોટ જાય તો સમાધિ રહે ધંધા નફો આવતા હોય સમાધિ કારણ નફો તો ખોટ ને તો આપણે ચોટી પડ્યા છે એટલું જ શું છે નફો ખોટું ચોપડા નહીં છે શું છે એટલે ધંધા નહીં નહીં કે આપણી આપડો હોય ધંધો તો આપડે જઈએ લેતા જઈએ જોડે લેતા ના જાય ધંધો આવી પડી જાય ધંધો ધંધો પડી ને આપડે જવાનું બધા ઘડિયા લઈને ગયા આપડે ગરમ પડ્યા જોયા મન તો બઉ એ લાગે કે એની પાછળ પાછળ પંદર વર્ષ પાછળ દસ પંદર વર્ષ બીજા છે બીજો ધંધો નઈ ને આગળ જોઈએ જયારે પચાસ એગર જમીન હોય ને ત્યારે મારા જેવો કોઈ મોટો નથી આવે ને આજે મુંબઈ દેખાડી હોય જાય બહાર જોયેલું ના હોય ને ત્યારે ત્યાં સમજણ શકતી ને હું બધું જોયેલો બધું નવો બહુ છે અને બેની એડજસ્ટ થઈ શકે શું કહું બંનેને એડજસ્ટ થવું મુશ્કેલ છે કારણ કે જૂનાવાળા નવા સંપૂર્ણ એડજસ્ટ ના થઈ શકે અને હું નવા કંઈ વિરોધી નથી હમ તમારું સાચું જ છે નથી પણ કેટલું કેટલું ખોટું જ છે એ તમે છે તે પાછલા વાળું ના કરો પાછા પાછલા વાળ તમારું સાચું શિકાર ના કરે અને હું તો બંને શિકાર કરું છું શું કહું કોઈનું પણ સત્ય હોય ત્યારે ભલે પછી મુસ્લિમ હોય શું કહું આપડે આખા નથી કાઢ્યું પંકજ ભાઈ પૂછતા હતા કે દાદા ભગવાન ના આસિન જઈ ગઈ આઠ મિનિટ ઓછા માં અને વધુ વધુ પચાસ મિનિટ કેમ બોલાવાના પચાસ મિનિટ ઉડી નાખે સાહેબ પણ તે જ્ઞાન લીધા પછી અને જ્ઞાન લીધા વગર બોલે તો એને ગણો ફાયદો થઇ જાય પણ એટલો બધું ના થાય કારણ કે દાદા ભગવાન શું છે જાણતો નથી તો ભગવાન ને ભગવાન અને આ શું ભગવાન છે પણ એ તમારો પ્રગટ થયેલો આ પ્રગટ થયેલો છે શું થયેલું છે આ વ્યક્ત થયેલો છે તમારો અવ્યક્ત સ્વભાવે છે એટલે બધા કવિતા શું કે છે સબગત મે રેસા એનો શું અર્થ થાય સબગત મે સમજી શકીએ છીએ આપડે કારણ કે બધા સરકારે ગાળ્યા છે એ લાકડો જ છે ને એને લાગણી ના બતાવી લાગણી બતાવી શું મગ છે તો પાણી પલાડી લચે રેતી લચક બે તમ શું કોને છે એ પડે એની લાગણી જ છે મારી મજૂર શું કર હવે જે લાગણીઓ ધરાવે છે કોઈ ઘટ ખાલી નથી કેલિયારી ઉદઘટતી જો ઘટ પ્રગટ હોય કે બલિયારી કોની કહેવાય ક્યાં પ્રગટ થઈ ગયેલા હોય એટલે આ પ્રગટ થયેલા છે હું દાદા ભગવાન નમસ્કાર હું છું તારી મારે ચાર ડિગ્રી ઓછી રહી અને એ થઈ ગયા એક બાજુ એટલે હું ભાઈ થઈ ગયો ચાર ડિગ્રી ઓછી થાય તારે પૂર્ણ થાય તારે મને બધું આપવું દેખાય અત્યારે દેખાય છે જબજમાં આવશે તો જ્ઞાનમાં આવતું અને બધું આવી ગયું લગભગ આવી ગયું છે પણ ચાર ડિગ્રી ઓછી થઈ મારી પૂરી કરવી પડે ને તો હું હું આમ કરી દાદા ભગવાન ના સિંધે બે ચા હવે